અને ભોળે તો મન ના પરિણામ આપડે બગડે નહીં તેવું ન ભણીએ પણ વિનય મન નો પરિણામ બગડેલો હોય ને પરિણામ શાંતિ વહે વગર શું મન ની શાંતિ થયા વગર માન શાંતિ માં હોય અને તે મન અશાંત થઈ જાય એટલે ક્ષમતા ભાવ નથી અશાંતિ કાલ પેલા હતી પેલા તો અશાંતિ હતી એમ કાલ પેલા અશાંતિ હતી અને એકદમ વાત ગુ મને ઉલટી ના ત્યાં નથી પણ શું ઉલટી જાય ને મને જરા કોનું બઉ મિલન ઝઘડો થયો છે રાતે ઝઘડા ને વધારે નહીં ઝઘડા ને વધારે નહીં બાકી આમ વર્પતી લગતું હતું અહિયાં આગળ કંપની પાલીસ નું બોલી જ નહીં દમકાય જાય કે લાગુ બધા સારા માણસો બધા મહેશ કહી ના દે કહી ના દે કટકી કરે કામ લાગે જમે તો કામ તો એ દોર સપર આતો પગડી ગયો અને આપણે કહી દઈએ એ ડ્રોટ ઉતારીએ હા તો ઉતારીએ એ કહે કે એ બચે કા અજાયબ હા એકરા છે ની બસ અજાયબ હા ને એટલે જો આપણને મૈન તો ખબર જ જાય હસે છે ઘરેથી રદ કરાવીએ એને હાપરથી કરી કે પાછો આવી કે કેમ પણ ના શકે પટ્ટો કરી દીધો હવે આ દેખાય બોલતા બધા બધા જે સમય એની કોઈ બધીરાયે તો સોના બજારમાં આને તો કીધું ના ના હું કીધું તો આકર્ષણ થાય તો તર પ્રતિકોણ કઈ નાખવું વિચાર આવ્યો પ્રતિકો કરવું વિચાર આવ્યો રાતે ખોરાક ખાતો હોય ખોરાક વધારે ખો તો અસર થાય ગઈકાલે થોડું ખોરાક વધારે લેવાયો હતો એટલે રાતે ફૂલ બહુ ઓછો લેવો બને ત્યાંથી હાજી માં લેવો નારાયણ દ્વારે ખોરાક અલગ ખોરાક નાયન લેવા દેવા પણ વજન ધાર શરીર નો ગૌ ના કરે ને તો એ કરે લોડ વગર થયું હોય તો એનો બાદ નહિ એનો વાંધો નહિ ખરેખર ભગવાન વાંધો લોડ થી થઈ હોય વિચાર થી થઈ વાંધો મારા ઘરે બીજું એટલો હા એટલો બોલે પણ એને સંભાળે એટલું બોલવું મને સંભળાયું હા એવું દોલતી પેલા આ પુસ્તકો બધા વાંચતા વાંચતા વાંચતા વાંચતા સુઈ જાય છે દાદા નું નામ લેતા ચાલુ કેવાય પાણી પૂરી ગયા પાણી પાણી પૂરી ગયા છે બહારનું ખાઈ તો શું થાય ખાવાનું તો છે પરમાણુ ખરાબ ને બધા પરમાણુ ખરાબ ને હારી પેસ હોય મેલેરિયા પકડી જાય એ બાર ખ મેલેરિયા બ્રહ્મચર્ય અસર કરે એ તો બહારનું ખાઈ છે ને આપડે એ પાણી વાપરા છે ને વિચારવાના બીજું આપડે બંધ રાતે લેવા દેવાય છે તું નાતા જ મન ભરે ક્રાંતિ ઉડી ગઈ ચાલુ નહીં સ્વભાવ આવી ગઈ સારું કે પેલા ખબર પડી જાય આપડે પેટી જોડતા આપડે ના આવજે તો ના આવજે આપડે ભાઈ પહેવાનું તમે કદાચ નઈ મે ધારે યે કાલે તું કહે દે કે જે જે પહેણા ને એ બતાવડા કે તી જવાની કે હરી ગઈ આ એ મત કહે દે તો કે પૂરી ન જવા ને કી ઓ ગય રાતડી ઓ ઉસની ગર પ્રિયો ને પીટી પીટી જોર મારા કી પડ દેની લાકડા મેડો જ ખબર પડી ગઈ એવી બધ પે પડવાનું જ નથી આવ જશે ના પડવાનું એવી રીતે નહી કોઈ દર વર્ષે હળદ હળદાર વરસાદ મળ્યો મને દિપત તો ચાલુ થઈ ગયો હમરે હમણાં જો બંધ આપડે કાય ને નાખો એટલું આપડે એવું છે ને અત્યારે આઠ મહિના એમાં આપડે દસ થાય ને ઋતુ એની રાજનું ચલણ એનું આપડેલાયું પણ આપડે લાજ રાખી આપડે દિવસ માધ્યમ આવતી હોય પૂર્ણિમા નું ચાતે દેખાય મને પૂછ્યા હતા થોડો ઉતાર થોડો ઉતાર લેલુ થી ગોળા પર એવું જ બનેલું સમીર શિખરજી આગળ પુષ્કળ વરસાદ પડેલો આપડે જવાનું હતું ત્યારે એકદમ સૂર્યનારાયણ આવી ગયા આપડું ધોધમાર પડ્યો કેટલા જ ભાગેલું મારું વળેલું એમાં સારો નહીં પડેલો ચોથી એક ફૂટ ફૂટ એટલે બધું પલટી ગયેલું ધોધમાર નહીં પડ્યું હા છ ફૂટ આ કરેલી મેં નથી બીજે પડ્યો તેવો અને હું જોત બન્યા કોઈ કે કરી જેને કરીએ ઉભા રાખશે આપડા આપડે હવે આપી કે આપતા બધા આપડે સંદેશ લોકો મને કે દાદા તમે આ કરી આપડે મારો જુદો છે વિજ્ઞાન છે આપડે પરમ વિનિરા ધર્મ છે પરમ વિન નો હર્ષ પૂછે પરમ વિનય નો તમે નહી એટલે શું નહી નય એટલે ભાઈ એ મારી આવી નહી પછી વિનય એ ગાય તો આપણે ના આપવા નથી ભણતો પણ ઊંચા કરે એ વિનય અને તીજો સુધી ગા ગોળે અને સમજાવે પરિણામ ઊંચા ને છે એ પણ વિનય આખા જગત નું આખા જગત સંભાવે જીવ માત્ર परिणाम उभुरी ज्ञाने कर આપે <laughs> ભાઈ સ્વાસ્થ ચરિત્ર બધા એવું એવું લાગે દુનિયા નું બગાડવું કચી વસ્તુ દુનિયા ને આપડે હગાડવી ના જોઈએ આપડી ભૂલ નો વિચારે આપડે લેવા દેવા ને વિચારતા છે આપડે જોવા જીવરાજ જરા ડિપ્રેશન આવે તો આપડે કેવું અમે છે જાય જોતા આવે કેળા કે ચલા પણ વ્યવસ્થિત બે દાડા કેતા આવતા રેવા પોતાના આત્મા નું સુખ કે પોતાનું સુખ હવે નહી થાય ચિંતા ચિંતા અને તરફ બધા નઈ આવે જાય નઈ રીતે આપડે બોલીએ એમાં જે હરેક વખતે એ ધ્યાનમાં રહ્યા કરે કે આ શું થઈ રહ્યું છે મન કઈ બાજુ ચાલે છે હું કઈ બાજુ ચાલી રહ્યો છું એ સિવાય જ્ઞાન કરવાનું હા આ બધું એટલે એટલે હું આપને પૂછું કેસંગ તો શું આ લગ્ન ની અંદર મને ખબર નથી આ લગ્ન છું ખબર નથી માલ દહી દોત પાડી નાખે એમાં એ માર ખાય ને આપણને માર ખડાય ને એ પણ માર ખડાય આપડા ખાતું ના કરે મજબૂત કરે દરેક સુધી મોરો માણસ તો બહુ ખાતું નુકસાન કરે બઉ ખાતું એમ છે જે વસ્તુ એમને હોય એને મારવાની ભાવના કરવા શું ફાયદો શું ફાયદો નઈ એટલે હું કરું તો મળે નહીં આમાં કારખાના ના જોઈએ તો નુકસાની થાય છે હે કારખાના જોઈએ તો નુકસાની થાય છે હા પણ જાય ત્યારે નુકસાની જાય છે રામ ભાઈ છે એ કેવું હોટલ છે એમાં બાર ને કે લાખ પચી પચીસ હજાર પચીસ હજાર ડોલર અઢી અઢી લાખ અઢી લાખ ડોલર રૂપિયા અઢી લાખ રૂપિયા બાર ને પડે તે પછી અમારે નબાવી પડે કે વધારે કામ કરશું ઓછું કરવા પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી પ્રયત્ન કરે સામે પ્રયત્ન તો આ ભાવના કરવાની જરૂર નથી ભાવના થી શું થાય કે પૈસા હું ક્યાંથી રોજ લાગી રહ્યા એ તો દાદા સટો થયો ને એનું નામ કે હું કોટા પર નિર્વાર થયો બરાબર તો ભાવના કરવાની જરૂર છે મળવાનું છે મારવાની ભાવના કરવાની જરૂર છું એવું કેવા માંગુ છું ઘણા પાક ખતમ કેવા ખોટા આવતા આપડે ના સમજે મહેનત કરતા આવી ના મહેનત એટલે મહેનત મળવું જ જોઈએ ના ખોટ એ ખોટ નિરાંત જાય છે આપ જે મળવું છે તેને મારવાનું કામ કરવું છો તેને બદલે એમ કહીએ તો આ ભાવ કરે બીજું કઈ બીજી ક્રિયામ જ છે તમે ક્રિયા ભાવ ભાવ નહીં હા પણ ધારો કે કોઈ ના પુણ્ય કર્યા તો એ ગરીબો માં વેચી દેવા કે પછી પોતે જ ઉપભોગ કરવો એ કઈ ત્યાં ઘર ના થાય એ રીતે વાપરતા ઘરના માણસે પૂછ્યું નથી એટલે પછી આપડે એ કરવું સનમાર્ગે તો વાપરવા ને ના સનમાર્ગે વાપર પછી બીજા બધા સનમાર્ગે વાપરવા ઘરમાં વપરાશે એ બધા ગટર માં જશે જોડે લઈ આપણ સેફ સાઈડ સાઈડ બરાબર એટલે કોઈ પણ રસ્તે બીજા ને પણ સુખ થાય એના માટે વાપરવું એ બધું તમારી સેફ સાઈડ છે છોકરા કરી એને સર્વિસ લગાવી દીધા એટલે પછી એ ડાય લાગ્યા એટલે બહુ રાખવી નહીં થોડુંક ડેમ કોઈ જગ્યાએ મૂકી રાખવું દસ હજાર રૂપિયા થોડો મુશ્કેલ માં આવ્યો એને આપી દેવા અને કેવું નહીં કે ભાઈ મેં મૂકી રાખતા આપડે આવી ના એ તો પચાસ भाई, वो वो सी वरस्ता वो वरस्ता। वो वो वो। काम और सत्ता वर्ष न तो मो बोस एक जर्मन कंपनी बैंग्लोर मी तेना चेरमेन था पेला जय भाने त्यारे अठार वर्षरे गांधी जी चढ़व चलती थी त्या गांधी जी पास साबरमती आश्रम गया ને ગાંધીજી ને કે મારે દેશ સેવા કરવી છે તે ગાંધીજી કે તમે બે ત્રણ દાળ રહો પછી મને ફુરસદ મળશે ત્યારે હું તમને કહીશ ગાંધીજી બાપા બેઠા છે કે નહીં ઘણા એ તો ગુજરી ગયા છે ભાઈ કેટલા છે નાના ભાઈ બેન બે ભાઈ ચેનલ બેન છે પરિણયા છે કે નહીં તો કે નથી તે ગાંધીજી કે તમે ઘરે જઈ અને માની અને મા કરો અને આ લોકો પેલું ભરામ ગાંધીજી તમે જાઓ પાછા ઘરે પણ એમને પટેલ ખરા ને ભાઈ અમને રાખ્યા તો નહી આશ્રમ તમે પણ કઈક સલાહ તો આપશો કે નહીં અમારે શું કરું મોટા થઈ ને तो ते कमाव तो जो बचे ए ते ट्रस्टी तरीके वो तो ये जय रिटायर था तर ती लाख रूपया बचा तो एमने एम पांच लाख रूपया घर खर्च याद आए तो घर खर्च मेरा बराबर पच्चीस लाख रूपया न ट्रस्ट कर देश सेवा तो मैंने ना करवा दी थी तो आ पच्चीस लाख रूपया न ट्रस्ट है बाढ़ विधवाओं से बीजा कोई गरीब है वहरजो અમારે જેવા લેવા જાય કોઈ તો અમને પણ કે ભાઈ ગાંધી નું કામ હોય ને તો આપજો પણ એક વાર હું ગીતા પ્રવચન નું સ્મરણિકા માટે ગયો તો મને આ માથે વાહ છે ને તેઓ રોતલા લઈ ને આયેલાઈ ને વાતે કરવું પડે આપડે લઈને આવ્યા બધા અહંકારીઓ બધા ગોળા રોટલા દાખલા વાળા જાય આ બધા રોટલા રોટલા પૈસા વધ્યા હોય તો તેનું દામ તો કરે એવું છે બધા એવું પાયલાલ ભાઈ ને કઈ શે તમારી ભાવના હોય ત્યાં કરો અને તમે એક વાક્ય ગણો તો તમને કેટલો બધો લાભ થાય આ એક વાક્ય તમે વાંચ્યું શિક્ષક લોકો ના મજા કેટલો લાભ થાય એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન કરી અને સાધારણ સ્થિતિ નરમ સ્થિતિ ના માણસો ને ઔષધાન આહાર ધંધા કર્યું છે સાધારણ રીતે માણસ હોય તો દવા ખરાબ ને કોઈ કે છે મારે ડાક્ટરે કહ્યું છે દવા લાવવાના પચાસ રૂપિયા નથી મારી પાસે દવા નથી લાવવાનું આપણે આ પચાસ રૂપિયા દવા ના દસ રૂપિયા બીજા માણસ પાસે અને એથી સાધારણ હોય તો કોઈ ઘે ઘે ઘે આવ્યો હોય કઈક આપો હું મૂક્યો છું બે વાર આવી જાય કઈક હાથમાં રહી જાય નથી ખવડાવ્યું તો આજનો તો હૃદય જીશે કારે પછી અને જીવવા માટે કોઈ ગલી આવશે અભયદાન એટલે આપણા થી કોઈ કિંચિત થાય એનો દાખલો આપું જ્યાં બાજુ જતો તો નાની ઉંમર માં એ પાછો આવું તો બહાર લાગેલા બાર ખેલા કુતરા બિચાર નિરામ કુ છે આમ કોણ ઊંચા કરે આપડે એનું જ એક ચમકી બિચારવું આપણે આપડે જમીએ માં કે આ કુતરા આપડી કોલમાં ચમક્યા છે આપડે એનો સ્વભાવ ના કર્યો કોઈ પણ ભય કરું સ્વભાવ પડેલો સ્વભાવ પડે એના કર્યું ખુબ થોડું વિચાર્યું ના બી માર દુઃખ ના થાય એવા ભાવ પેલા રાખવા અને પછી પ્રયોગ માં આવે ભાવ કર્યા હોય પ્રયોગ માં આવે ભાવ જ ના કર્યો એટલે આ એ મોટો દાર કઈ ભગવાન પૈસા પૈસા ની કોઈ જરૂર નથી માટે લક્ષ્મી વાયા હોય કીધું હશે રાજપૂતા હોય રજવાડા ને રજવાડા વાળા બહુ આપેલા બરોબર ને રજવાડા ને બરાબર બીજા બધા દાનની વાતો કરે છે એ બધા કલ્પનાઓ બધી શું કયું આ ચારે પ્રકાર નું દાન આ દાન ઔષધ દાન લક્ષ્મી ના વચ્ચે લક્ષ્મી પત્યનું કામ છે અને લક્ષ્મી હોય યા ના પણ હોય માટે લક્ષ્મી સાથે ભાઈ એવું કરીને પણ કરે જે આમ ગમે તેવું કરી ને આવ્યો જ માટે નથી તો નીચે અધોગતિ થયા આનંદ થાય નીચે સામાજિક તો આદર્શ છે બીજા લોકો આદર્શ શરૂ કરે તો આવું સામાજિક ઉત્પન્ન થયું નથી આ તો સમાજ ને સમજે ને બહુ મોટા નો સ્થળ થાય અધ્યાત્મ વ્યવહાર નાખું તો પૂરું પણ કેવી રીતે આપે લુખું સંતોષ પણ ના થાય અને આ તો સમાજની વ્યવસ્થા આવી રીતે કામ કરે કોઈ પૈસા ની ભાવના ના કરે કેટલું હિન્દુસ્તાન થઈ જાય પૈસા પૈસો આપવો એ શું છે પરિણામ છે પરિણામ છે પરીક્ષામાં પાસ થાય ચિંતા કરો છો પરીક્ષામાં પાસ હોય એની બાધા રાખો છો અરે હા પરીક્ષા આપવામાં બાધા આપો કે સારું કેમ પેપર લખાય તેને બદલે ઉદોંધ કરે છે કે નળ ઉગાડો રાખી ને માટલું ઊંધું રાખે છે માણસો એ વાત મને બઉ ગમી ગયું કારણ કે હું કરતો હતો આવું થયું બધી સમાજ નો ઉતાર આવડાવે તો લોકો ઘણું કામ થશે અને સનાતન સુખ કહ્યું છે એ સમાજ સુધારક છે છે જે રીતે આ સમાજ સુધારક જે વાક્યો છે એ કાઢી દેવામાં આવે અને એનું પુસ્તક આવે આજે દુઃખ મટી જાય છે એમના બધા બધા ઓછા થઈ જાય જજો આવું રહી બધા જજો મોટા મોટા કારણ કે જજો ને ત્યારે ઝઘડા નો પ્રયત્ન થાય એ વધારે કેવો છે એટલે બધે મારે હું કે ભાવના એ કર્યા કરતો હોય જો આપડે મારા જે બાપજી હોય ને તો બાપજી મને લક્ષ્મી મારું બધા મારી કરજો કે મને દ નથી આવ જ્ઞાન નતું થાય ફક્ત દુઃખ છે મોટા મોટા માલ એવો માની ગયા રાતમાં કશો માલ નહિ આપણે આપડે માન કરીએ મન મન મન માં મન મન મન માં કહીએ કઈ ના કેવાય માર્યા કેવાય એટલે આ પરિણામ ને પૈસા આખું જગત છે મને કઈ મતા વિક ત્યારે કાકું બંધો ને પરિણામ કેવી રીત બંધ થાય એને બદલે પરિણામ જ પણ કરે છે આજની દવા